જે સ્વરૂપ છે ને સિદ્ધાર્થ ના આપણી જે ત્રિપદી છે તે ઉપરને ઉપરનેવા દુવે ના એ જુદું પાછું ધ્રુવે છે અવિનાશી તત્વો કે અવિનાશી છે કેવા છે સત એટલે કા એમને માટે અવિનાશી છે સત છે અવિનાશી તો છે પણ સત છે એટલે મૂળ પર્યાય સહિત છે શું છે મૂળ પર્યાય સહિત પોતાના સ્વભાવિક ગુણો અવસ્થાઓ સહી જ છે એ અવસ્થાઓના માટે લખ્યું છે ઉપનેવી નિર ત્રિપદી એના માટે લખ્યું છે આ જે આત્માને અધિષ્ઠ માં આ લોકો કહ્યું જ નથી આત્મા અધિષ્ઠાન શું કહ્યું તારા હસબડે કેહવાની જરૂરત નથી અમે તો બધું ખુલ્લું કરેલું છે શું છે એવું અમને ખુલ્લું કરેલું છે પછી અધિષ્ઠાન કરવાની જરૂર નથી સગડી ને વ્યવહાર થી છે તે જ અધિષ્ઠાન છે વ્યવહાર થી અગરતા પદ પ્રાપ્ત થશે તે છૂટી જ્યાં બરાબર વ્યવહાર થી વ્યવહાર થી અને વ્યવહાર થી કરતા મહાવીર શું કે છે ત્યારે હું તમને પૂછવું કે વ્યવહાર આત્મા કરતા છે તો નિશ્ચય કેવો છે તમે શું કહો સંપૂર્ણ કરતો નથી પણ નિશ્ચયમાં તમે શું કહો ભૂતગલ છે તે વ્યવહાર થી શું ગણાય છે ભૌગોલિક ક્રિયા છે આત્મા વ્યવહાર થી કરતા છે માટે પૂતગલ परमाणु जड़गल जल स्वरूप नोत गण तब समझ भूतगल भगवान शु कहार કરતા કરતા વ્યવહારમાં બીજું કોઈ કરતા ના હોય ને એક જ હોય ને એક જ હોય તો ભૂતગલ શું હોય વ્યવહારથી નિશ્ચય કરતા ભૂતગલ વ્યવહારથી અ કરતા ભૂતગલ નિશ્ચય થી કરતા કરતા શું કેવું નિશ્ચય થી કરતા આ જગત નો કરતા કોણ છે તો ભૂતગલ છે બરાબર બરાબર બેસી ગયો બેસી ગયો ને બરાબર નિશ્ચય થી કરતા ભૂતગલ અમે અમને કરતા બધું દેખાડી દે છે જોડે વાર શું કરો છો ને હું મારા પરિણામ માં જ હો આ વાત કરનારો જુઓ તે ચેતન છે શું છે એ પૂતગલ છે આ પૂતગલ તારી વાત કરશે અને એને શું કઉ છુ શું કઉ છુકા ઓરિજનલ તમારી જોડે ઓરિજનલ ટેપ રેડ વાતો કરી રહી છે આ સમજ પડે છતાં પૂલ કરતા થયો તમે કેતા પોતાની સ્વભાવ સ્વ સ્વરૂપ ની ભ્રાંતિ ને લઈને ચેતન આ નિશ્ચેતન આ જે જળ છે ને તે ચેતન ભાવને પામ્યું છે શું થયું છે એટલે ચાર્જ થઈ ગયેલું છે કેવું છે ચાર્જ થઈ ગયું છે ચેતન પ્રેરણાના કારણે પૂતગલ પ્રવર્તમાન છે આ પૂતગલની પ્રવર્તતા બધી છે જી આ બધું છે બધું નિશ્ચેતન ચેતન પુસ્તકો લખેલું છે નિશ્ચેતન ચેતન છે ખરેખર ચેતન નથી આજે ભણે છે ગણે છે પુસ્તકો લખે છે એમાં ચેતન જેવી વસ્તુ નથી આમ બહાર પાડી છે બધું વ્યાજ આવી ભૂતગલ અર્થ શું કે પૂરણ થયેલું એ ગલન થાય છે એનું નામ પૂતગલ બરાબર છે ગયા અવતાર જે પૂરણ કરેલું છે આપે કહ્યું જે પેલા ફ્રેન્ચ ને કહ્યું જન્મથી માંડીને નણવી સુધી તમે સ્વતંત્ર નથી પરાવલંબી છો અને તમારી ઈચ્છાથી નથી વર્તા આ તે હેતુ આગલા બહુ જે પૂરણ થયું મેરેજ આ કરે કઈ આત્મા ને કશું કરવું બરાબર સ્વભાવથી થયા કરે કે મને વિભાવિક ભૂતગલ કેવા માં આવે છે તમે જેને ઝડક છો ને એ સ્વભાવિક પૂતગલ ને આવે બરાબર આ જગત પર જે વાંક્યો દેખાય છે જ્ઞાની દ્રષ્ટિ છે એટલે આનો કરતા પણ છે નીચેથી એ જો સમજે નઈ અને તમને સમજાય સમજાય કરતા એમ કેવાનું ભાર્થ તો પરિણામ જોવા માંગ્યું તારે એ માણસ ને એના સગાવેલા શું કેટલું વાગ્યું હું જવાબ આપું મારે કહેવું મારી ભૂલ થઈ છે આપવા તૈયાર છું તમે કોઈ પણ રસ્તે મને આમાંથી મુક્ત કરો મારી ગુનેગારી માંથી પાંચ પચાસ હો પછી દવાખાના જીવતી કારણ તે કરી ના બોલાવી વ્યવહાર થી કરતા છું જગત ના વ્યવહાર તો તને હું કોઈ દાડો હું કરતા છું હું કરતા છું બોલીએ નઈ પણ આવું થાય તો અમારે જ્ઞાન તો હાજર રહેવું પડે વ્યવહાર થી કરતા છું ખાલી નાટક ધામ કરતા ખરેખર કરતા છો નહીં તમે નીચેથી કરતા સમજી ગયા તમે ગુજ્ય જે સંયોગો તમને સમજાય નહીં તો એ તમને સમજાવું કે આ વરસાદ આવે છે ને તારે એના કારણો બધા ભેગા થાય તારી વરસાદ પડે બરાબર ક્યારે પડે અનેક પ્રકારના કારણો એમાં ભેગા થાય પંદરમી પંદરમી જૂન આવીને ઉભી રહી હોય એક બાજુ વાદળી હોય જોઈએ જો નીચે રાહ ને ને તો એ ના પડે ને એટલે બધા સહયોગો ભેગા થાય ત્યારે એ પડવાની શરૂઆત થાય ને કોઈ કોઈ જરૂર નહીં ત્યાં કોઈ દેવ લોકોની જરૂર છે આ ઘણા લોકો છે પાણીના બેકર છીએ એમ તો આપડે કઈ સી રીતે તમે કરો છો ત્યાં મને બે નું પ્રમાણ બધું આપી દો બને આલું તમે પણ આપણે સૂર્યનાયન ન દેખાય બરાબર ખુબ કાળું છે ને સૂર્યનારાયણ ન દેખાય પછી પાંચ મિનિટ પછી ફરી જોઈએ ત્યાં લાલ કુંડા એવું બને ખરું બને લાલ કુંડા પહેલા નતું ને પહેલાનું હતું એ કાળુ વાદળ હતું વધારે પ્રમાણ વધાર એ પ્રમાણ ઓછું હતું અને સાયન્ટિફિક સર્કલ છે એવિડન્સ પૂરા કોઈ કરતા નથી કુંડાળો નો સમજ પડી ને સ્વભાવ થી સમજે હવે મનુષ્ય આ જાનવર માંથી એક બે ઇન્દ્રી થાય છે એ સ્વભાવથી જ આગળ વધ્યા છે ત્યાં કઈ પુસ્સા જરૂર નથી બે નો ત્રણ થાય છે ચાર થાય પાંચ થાય એ બધું ઉઘાડ થતો જ જાય છે કારણ કે આત્માનો સ્વભાવ ઉર્જો ગામે છે અને પૂતગલનો સ્વભાવની ખેંચ બેની ખેંચ છે હવે એ જયારે બધી જ જગા ફરી ફરી આવે છે ત્યારે હિન્દુસ્તાનમાં આવ્યા પછી ક્રોધમાન માયા લો ડેવલપ થઈ ગયેલા હોય છે કેવા ડેવલપ થયા એકદમ બળતરા છે એવી પણ દુનિયામાં ખોળવા જાવ જડે નહી બરાબર કારણ કે જેટલું ક્રોધ માનમાં આયા લોભ નું જોર એટલે જેટલું બુદ્ધિ નું જોર જેટલી બુદ્ધિ વિકાસ થયો એટલું ક્રોધ માન માયા લોભ વિકાસ થયો અને જેટલું બુદ્ધિ નો બુદ્ધિ એના પ્રમાણમાં બળાપો હેવા જ જોઈએ કાઉન્ટર વેટ જેટલું આ બધું બુદ્ધિ ઉત્પન્ન થઈ એના પ્રમાણમાં બળાપો ઉત્પન્ન ઉત્પન્ન થાય છે કે એને એમ કે છે કે બર્યું આમાં શું સુખ છે બરાબર દરિયાપો કાયમ બળાપો રે છે બંગલા છે બધું છે પણ સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ બરાબર પછી એની ઘટના બીજી જગ્યા ખી કે મુક્તિ સુખ છે બરાબર અપરિગ્રહ માં સુખ છે પછી એમને અપરિગ્રહનો નહી અપરિગ્રહ અને અહિંસા એ ત્રણ લોકોને કામની નહી બરાબર એ ફક્ત જૂઠ અને ભૌતિક ચૌરી અને એમાં વિરુદ્ધ હોય એ લોકો બાકી એમને અપરિગ્રહ હોય નહિ શું કહેગ્રહ એટલે ફોરિંગ વાળા તો સ્વિન છે કેવા છે જીવ છે કે નહી આમાં આટલા લક્ષણ હોય તો જીવ છે ખબર પડે અમાથી કોઈ પણ લક્ષણ હોય તો ખબર પડે આ ફરજભાઈ ને કોઈ વસ્તુમાં જીવ છે કે નહીં આ ઝાડમાં જીવ છે કે નહીં એવું તપાસ આપડે કરતા પેલા હાજર એનું પ્રૂફ નાખતા હતા ને આપડે જાણીએ નાખીએ રમણતા ઉડી જાય છે જીવ છે કે નહીં પણ ખાતરી થાય જશે દેવગતિ કર્મ કરનારા હિન્દુસ્તાનમાં લોકો છે પણ છે હિન્દુસ્તાનમાં કર્મ ના કરનારા લોકોના કર્મના કરતા છે એટલે નૈમિત થી કેવાય એટલું જ સમજ પડે મનમાં કરતા તરીકે કારણ કે ક્રોધ માયા લો વધારે એ થઈ ગયો છે ને આ લોકો ને હાથ પીડી ને લોય એવું જાણો તારા ઘડિયાઓના હાથ પીડી ને લો હતા એવું જાણો તમે અમારે વોઢવા હતો હિન્દુસ્તાન બહારના પ્રદેશો માં પ્રકારની આપણે ખબર હે સાત પેઢી નું લો હોય એવું મારા છોકરાના છોકરા ના છોકરાના છોકરા પૈણા માટે બીજી રસ્તે રસ્તો જડતો નથી શાંતિ માટે વિષય પડે છે ગમતો નથી પોતાના વિષય ફક્ત ગમે શું કેવો છુ મારી કીર્તિ કેવી છે મારું નામ કેવું છે યશ નામ કીર્તિ બધું કસાયોમાં જ પાછા પડે રા શામાં તમે સમજાય બધું શું પછી પૂછું છે હિન્દુસ્તાન ના લોકોને કર્મ કર્મ બંધાય છે આ લોકો ને હું કરતા છું હું કરું છું એવું ને પણ ભણ એવું ભાન નથી એમને તમે સમજો ને એવા અહંકાર નથી ઇગોઇઝમ નથી આ લોકો ને ઇગોઇઝમ છે એ જ કરતા ભણો કરતા કર્મ બંધુ બરાબર અને આ જૈનો તો સમયે સમય કર્મ બંધાય કર્મ બાંધ્યું એટલે આપણે કર્મ બાંધ્યું એટલે આપણે એવું છે ને કર્મ કર્મ બે પ્રકાર ચાર પ્રકાર કર્મ બંધાય છે મનુષ્ય નો આપડા હિન્દુસ્તાન માણસનો માણસ અવતાર પણ હિન્દુસ્તાનનો એ આપણી મોટી મોટી પરીક્ષા છે એટલા નહી કેટલાક સાથે પોતાનું જે આજે વળેલા સુખ ને ભોગવે નહી અને તે સુખ નો ત્યાગ કરી દે મળેલા સુખ ને પ્રાપ્ત સુખ ને છોડી દે અને પછી આગળ કઈક આથી વધવા માટે પ્રયત્ન કરે તો પણ એ લોકો પણ દેવલોકાય છે છે જૈન ધર્મ ધર્મ ક્યાં રહે છે આચાર્ય તો એમાં શું કેવા માંગો છો તમે કે કે દીક્ષા વગર કેમ મોક્ષ થશે કે દીક્ષા મારા દીધી છે આ દક્ષા નિતરાગી દીક્ષા ચાલશે વિતરાગી દીક્ષા આપીએ છીએ વિતરાગી એટલે નિષ્પક્ષ આપીએ બીજા ધર્મ કે પરધર્મ જેવી વસ્તુ માનતા નથી શું કયું સગર ને કંઈ કોઈ કહેશે ભાઈ તું આ પોતાનો પોતાના મત બિલકુલ ઉડાડી દેવાના મળે મત અમત સુધી કેવો મત ક્યાં સુધી હોવો જોઈએ અમત સુધી હોવો જોઈએ કેવું સમય કે અમે સ્થાનક બામેન્ટ માટે સ્ટેન્ડર્ડ છે ભલે સ્ટેન્ડર્ડ હોય શું કહ્યું પણ મતનો કેમ ના હોવ બરાબર એટલે આપણે કોઈ બાપુ પૂછનાર નથી ત્યાં કરતો કે આવો આવો કેનાર નથી આદય કર્મય નથી શું કહ્યું અનાદય નહિ હોય પણ આદય કર્યા જાઓ તો આવો બધા શું કહ્યું બરાબર હા તો તમે સ્થાનિક વાસી હોય તો હતી ચિત્બર માં જાવ આદય ભાઈ શું કરે બરાબર મારા બઉ સારા હતા પણ પચાસ સુધી પણ જો નીચે બેસી ગયા ધનભાઈ તમારે આ જે જે તમે બોલો છો તમારે ફક્ત સાધ્યાય કરવાનો અધિકાર છે મારે કડક શબ્દ માં થઈને કડક બોલવા પડે છે એની પાછળ કેટલી કરુણા હશે अहोनिश पर अहोनिश मोक्ष वर्ते कड़क थानी शुभ तो ज्ञा थी कड़क होता स्वास्थ्याय करजो जीवनी करुणा उत्पन्न करे आ जीव છતાં પણ શું કહ્યું અધ્યાય કરું શું તમે સાંભળો ઉપદેશ ના ઉપદેશ તરીકે ઉપદેશ જે સાચો સાધુ છે જે સમિત સહિત નો સાધુ છે એને ઉપદેશ આપવાનો હતી ઉપદેશ કોણ આપી શકે છે અહંકાર સહિત છે ઉપદેશ આપી શકે ઉપદેશ અમારે મળે ના હોય અમારી દેશ ના હોય ભગવાન ને માહિતી દેશ ના ઉપદેશ ના હોય અને ભગવાન ઉદય ભાવે ઉદય પૂરું આજ બધું પૂછશે કાકા પૂછજો બધો ખરો વખત ફરી ફરી ખુલાસા થાય નઈ આપડે દાડો વરે જૈન ના તીર્તન કરો અન આપતા અપરિદ્રહ પરિગ્રહરિગ્રહ માત્ર અને એમનો દોષ નથી આ સંજોગી કારણો છે બધા પરિગ્રહ ને અપરિગ્રહ માને એનો દાખલો જરા સમજાવાનો દાખલો આપીને પરિગ્રહ ને કેવી રીતે અપરિગ્રહ માને છે પરિગ્રહ ની વસ્તુ ભૂલી ગયા અપરિગ્રહ તો બહુ મોટા મોટી વસ્તુ છે શું અપરિગ્રહ કોઈ જગ્યા જોવામાં આવ્યો તમને ના ના બીજી જગ્યાએ કોઈ ત્યાગ બાગમાં કોઈ જગ્યાએ જે અપરિગ્રહ કેળાવ્યા છે અમે પરિગ્રહી નથી એમ કે છે તે પણ પરિગ્રહી છે શું છે એ બધો જ પરિગ્રહ છે શું કહ્યું લખોગો ભાવના ભૌગોલિક ભાવના એ બધો જ પરિગ્રહ છે શું કહ્યું નવી વ્યાખ્યા આવી ભાવના અમને એક સમય પણ ના હોય અમે નિરંતર પરિગ્રહિત અમુક દશામાં આઠ વાત નાખે જગત જેમ છે તેમ રિયલ કહીએ છે શું કહ્યું જગત રિલેટિવ સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે વિનાશી સત્ય જો તમને આ સત્ય વિનાશી ગમતું હોય તો વિનાશી રમણતા કરો અને એ ન ગમતું હોય જો તમારે મારી જો એકતા કરવી હોય તો જે જો તું એ મળશે કે છે કાયમ નું સુખ મળશે અને એકતા ના કરવી તમારું સુખ ખોડો બહાર થી કે છે ખોટો અહંકાર ઉભો કરે છે પોતાના દોસ્ત જોવા પોતાના દોસ્ત જોવાનું પક્ષપાત સવાલ કે છે પોતાના દોસ્ત જોવા ખબર જ નથી પડતી આપની એવા વિજ્ઞાન છે આ લોકોની અલ્પણ સુખી ત્રણ ત્રણ વસ્તુ કઈ ને એમણે જે રોકે છે મોક્ષો છે તારે પદાર્થ કે હાથમાં સમજવાનો પદાર્થ નો નિર્ણય થયો જે પદાર્થ અનિર્ણય છે ને તેને લીધે ઉભા રહ્યા છે શું થાય છે બરાબર પદાર્થ નિર્ણય થયો આ બધા શું કરીશ ને પદાર્થ નો નિર્ણય જ કરીને ચિંતા નથી મિશ્ર મોહ ની ગઈ કે ના ગઈ પણ સમ્યક મોહ ની ગઈ એટલે બધા તાળા વાગી ગયા કે આત્મા શું છે એ પદાર્થ નિર્ણય થયો અને એ લોકોને નિર્ણય થયો કે આત્મા આ છે અને આ બીજું બધું પૂતગલ છે આમ બે ભેદ નિરંતર રહ્યા કયા શક્ય છે જ્યાં સુધી બધા કષાયો અંદર પડેલા છે ત્યાં સુધી વ્યવહારમાં રહેલા જીવ આ કાગળ લખ્યો આખા કુટુંબ ને પછી જ્ઞાન મળ્યું એ બધું માસીને બધાને જ્ઞાન મળી ગયું ત્યાં આગળ પછી એમને શું લખ્યું કે આપ મારા છોકરાઓને છોકરાઓની વાઈફને અને આ મારી દીકરીને આટલી સેવા તમે દસ આપજો સી સેવા કહી કે દસ તમે પાંચ માણસો ભાઈ લઈ મારે ત્યાં અહીં આવવું અને દસ દિવસ તમે અહીં મારા છોકરાને સેવા આપજો અને સત્સંગ માટે પચાસ એક માણસ લેતા આવજો ચાલી પચાસ થાય ચાલી પચાસ માણસો પડે એવું આજ્ઞા કરેલી દરેક ને ભાડું લેવું પડશે હું એકલો જ નતો લેતો મારું એકલા મને એકલા ચોખ્ખો રાખજો મેં આમને કહ્યું કે આ દુનિયામાં મને એકલા ચોખ્ખો રાખજો તે પછી એ છે તે અડસણ થી ચાલુ થયું જઈને ખુશી છે કે આ વૈષ્ણવ થી ને આટલી બધી સેવા કેવી સુંદર છે અજાયબ સેવા કરે જોકે જાહો જમા પણ આ સાલ ત્યાં આગળ થયું નથી અમે જાત્રામાં ગયા ની હવે આ છે તે ક્યાં સુધી બે ચાર પાંચ વર્ષ સુધી ખુબ ચાલ્યું અને પછી એક સાલ પચીસ એક ખર્ચ થયો કારણ કે બસે અઢી માણસ આપવાનું ભાડું આપવાનું ને રેલવે પચી પચીસ હજાર રૂપિયા ખર્ચા ત્યાં બધા આવતા બાર બાર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા પતી જાય તે આ સાલ છે તે જાતામાં હતા તાર તમે પતાવી દો આ સાર અમારે આવવું ના પડે એવું કઈ કરો કાંઈ ના એ કરાર તો તમારે પારવો જ પડશે કે પણ હજુ તારીખ ગોઠવવાની છે દસમું અગિયારમું વર્ષે વર્ત બધા ચિંતા બિનતા ખૂબ જ પછી આ દર સાર પછી નાખે એ ઉગ્યા કેવાડે ખુબ ઉગ્યા નાખી શું સત્સંગ ને પૈસા ની જરૂર નથી એવા પૈસા ની જરૂર નથી છતાં એવા હોય તો અમે ઉતારતા નથી આવતા પણ બધા હોય તો સારું ઉત્તમ છે શું અને હોય તો પછી વાંધો નથી સારા